પણ થતા આપડે માર સુધી તોડતો જ નથી કોઈ દાર સુખ દુઃખ સુખ દુઃખ એલું જ નહીં તે રાતનો જે અનુભવ છે જતો નથી જે રાતે જ્ઞાન આપે છે તે અનુભવ જતો ભરે